જેટટિર હો ગયા ચલરા છે ચલરા હે ઓર સાઉન્ડ સેફ કોન બ્રધર હમ કે આપણે કહેવાનું પછી આ ગર સдика તો ગદડો થોડો ગરા મોટો છે મને લાગે ઘર મોટું હા એમાં રાખવું ડાયલે ગર છે કોઈ મેલું ઓ ડાયલે ગર એ ડાબા વિશે સ્ક્વેર ફૂટ દાદા 27 સ્ક્વેર ફૂટ છે હા તેમનું મોટું લાગે સરિસભાઈ લઈ જવાનો છે આપણને હા આજે આપી દેની હા તો અહીંયા લઈ જવાનો છે ઓકે રાધાને પૂછો ને કે આની જોલ પાસે દાદા ની ભક્તિ નું સુભાષમની ભક્તિ કરાવતા કરતા પુડકલ ને સુભાષમ પર નાખવાનું છે કભઈ ના મારી પાછે ગલાઈ ના આપી જ આ ભાઈ લોકો પાછે જ ગલાઈ હોય લાગ્યા છે પાછે ને એના પાછળથી મુકલી પાછે મુકે લાગે છે હમ દેવી તેરી બાજુ જવા દેવાનું થાવે ને કોઈ કોઈ આયુષ્ય ગયું છે ને પાછે થી નીકળી ગયો આંખને ખુલ્લો ભાગ તો દાદા કેટલી સંધાશ દાખ રમશે જોડે છે હવે ચાર ઉપર કેટલા થાય મેરા ઉપર બધા મૂળ કિંમત કેટલી કિંમત કેટલી ગણી કિંમત કેટલી ગણાય અત્યારે એની કિંમત કેટલી અત્યારે એની કિંમત કેટલી એમ કેટલી કિંમત સારી કેટલી કિંમત સારવી એમ હતી છ ભરાઈ ગયા છે છ વર્ષ ના ભરાયા બાકી છે આઠ મહિના Why is it Shirim Moher Kimme? Yeah did it have a number of kids – Would you rather throw him to the huisers? They bought a new land studio, and you buy him into a GPS? Yeah, I seeked them. You didn't have to fill the village. Yes, we already car work – Can I get a new one, and one hundred исторist roundку? How many years? I don't know. Two, but fifty beautiful જો કઈ વાતચીત કરો બધું કલ્પના ગોટાળા છેવાડે એનો નિવેડો આવે પણ નિવેડો જ ના આવે ને મુદ્દા ગોર ગોળ ફરવાનો એનો અંત આવે આ તો ગોર ગોળ બધું ફરે સંતોષ સાધુ બધા ગોળ જ થયા કરે કારણ નીવેડ આવે નહિ ભૌતિક સુખો મરે ખાવાનું ભોગવેર્યા કરે એમ મનમાં માને કઈ પામ્યો તે જ પૂછ પુન હોય તો ખાવાનું ભલે તો ખાવાનું ના ભલે સમાધાન થવું છે સમાધાન કોઈ ને થતું નથી અને ગુજરાત માં સાધુ સંઘ બધા જ સાધુભાઈ શું નામ છે આપનું આપનું નામ છે અરે ખરેશ્વર ભી છે એ વાત ખાતરી છે ઈશ્વરભાઈ ખરેખર થવાની ખાતરી છે ઈશ્વરભાઈ તમારું નામ છે એ જાણવું આપડે શું આ બધું લૌકિક તો ઈશ્વરભાઈ થઈને પડ્યા એ તો ભ્રાંતિ છે ખાલી એક અક્ષર સાચું આપણે આ ધર્મે ભ્રાંતિ છે ભક્તિ કરો તે ભ્રાંતિ ધર્મે ભ્રાંતિ જ્ઞાને ભ્રાંતિ બધું શ્રાંતિ આ તો પ્રકૃતિ પણ નાચ આવે છે કરે છે અહંકાર કેવું કેવું નાચે બસ એટલું છે પુરુષ થાવ પ્રકૃતિ ની બહાર પુરુષ થાવ તો હું કોણ થાય આત્મા વિવન કરતા કરતા ચાલે આત્મા જોડતો નથી આત્મા કરીએ પણ આત્માને જોડતો કેવી રીતે આ જ્ઞાની પુરુષ કેવા જોઈએ બુદ્ધિ હોય તો હજી જ્ઞાની ના કહેવાય અને બુદ્ધિ વાળા જ્ઞાનીઓ તે બધા ભ્રાંતિ લોકો શું બુદ્ધિ ના હોય ત્યારે જ્ઞાની એ જ્ઞાની પુરુષ ભગવાન ના થતા અને કરતા પણ ભાન જેનો કરતા નથી તેનો એ પોતાને કરતા પણ ભાન છે એ મોટી ભાનથી એટલી જ ભ્રાંતિ છે એ કરતા પણ છૂટે આવી જાય કોણ કરે છે કરે છે કોણ કરે સમજાય બાજ એક અક્ષરે હાથે ભગવાન શું છે તે જાણતા નથી એક પણ બાબો એવું નથી કે જે ભગવાન ને આમતો હોય જે સમજાય છે ભગવાન તે કલ્પિત ભગવાન કલ્પિત ભગવાન તો આપડે કોમનાર નહીં આ બધા બાવાઓ જે સમજે છે તે ભગવાન કયા કલ્પિત ભગવાન તો આપડે કલ્પિત આપણે કેવું જોઈએ ના જોયે એવું એટલે એવું જોઈતું હોય તો અહીંયા આગળ તૈયાર થઈ જાઓ કે લાય નથી આ કોને બનાવ્યું બે ભાઈ ભગવાન ને બનાયા ભગવાન બનાવ્યા કઈ કુંભાર મુ છે તું આ માટી નો મટલા કરે એવી રીતે એમ બેઠા છે કે આ કુંભાર હશે નથી કુંભાર શું કયું ભગવાન દિવે ક્યુ દેખાય મેં એમને દિવે આપેલું એટલે ગાય ભેંસ ઘોડામાં બધા દેખાય જીવ માત્ર દેખાય વંદામાં દેખાય તેથી વંદા મારવા બધું જ થાય થયા જ કરે મંગુભાઈ આમ કેમ કર્યું કે પઝલ સોલ્વ કર્યું અને જયારે પઝલ સોલ્વ નથી કર્યું આ સાધુ સન્યાસી આ જગત ના લોકો બધા ભક્તિ કરે જૈન ના સાધુઓ બધા આચાર્ય છે ના મળે એટલે સાચી વાત જાણી પડશે અમે તો નિમિત્ત છીએ પણ તમારું કલ્યાણ થઈ જશે તમારે સમજાય ને અમે કઈ કરતા નથી હોના અમે તો ભગવાન ના ભાવર લઈને આવ્યા છે રોકડો કેશ ઉદાહરનાર નહીં ક્રોધ માર માં મુક્ત થવું હોય જે કરવું હોય તે મુક્તિ ચિંતા થાય બે લાખ નો ડાબર ને ડોલરમાં દાવો મળવો અમારી તરફ એવી ગેરંટી આપી છે મતલબ ચિંતા થાય ડોલર દાવો મળજો સાચી વાત જાણી પછી ચિંતા હતી છોકરા બોકરા બધા ભેગા થાય તો એને પોતાનો માન માન કરે ભેગા થાય ને દે આપણી પાસે બંધ રાખે એટલો સંબંધ આપણે રાખે છે તો આપડે રે ખરો પોતાનો જાય નહી કલાક નથી ને રિલેટિવ છે આપને કહ્યું કે આ બધું તમારી કમાણી નથી તમારા દાદા ની કમાણી છે દાવો કરી લઈ શકે જેવી રીતે એ પ્રેમ રાખે દસ ટકા તો આપડે પંદર ટકા રાખો શું એ આપણી પાસે દેશ કરે અને વેર રાખે દસ તો આપડે આઠ વેર રાખવો શું કઈ ઓછું નહીં રાખવું માયા છે ખાલી માયા નહી છે ધામા જેમ ધામા માં ભરતું હોય ને થાય અને પીંગળા લીધે રડે ભરતું હોય તો હા શું ગેડવું નાટક છે કેટલા વાર થયા કેટલી ઉંમર થઈ હતી વડા ઉપર દિવાલ ફરી વાર રોવા કર્યું તો બેભાન પણ છે કરે છે કોણ અને ક્યા છે હું શું કર્યું સંદાસ કોણ જયા સંદાસ છે એટલે બીજું કામ અરે અટકાય માટે તારી શક્તિ નથી આવું કદાચ ઊંઘી જાઉં છું કે છે આ પેદા નથી આવતી તમે નવાની શક્તિ નહીં ઉઠવાની શક્તિ નહીં સંડવાની શક્તિ તારી શું શક્તિ છે ખરી કાઢી જાણું જાણવું બે નક્કી કરજો આપણે ઉમર તો રહી જાય છે ઉમર કઈ ફરી વધારી ઓછી થાય જે મોટર વાળા વધે નહિ હા વ્યવસ્થિત છે નાગરજીત ભગવાન થોડો કાચો રહ્યો હા ભગવાન કે ભગવાન છે એમ કેવડાવે એમ જોખમદારી થાય અને પોતાની જોખમદારી બઉ મોટી જોખમદારી ચાર ડિગ્રી ઓછી છે બેંગ્લોર બેંગ્લોર કે બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર સ્વયં લો વિદ ફોરનોટ વોટ ઇઝ યોર નેમ સ્વામી સ્વામી સ્વામી સ્વામી સ્વામીનાથ સ્વામીનાથ સ્વામી સ્વામીનાથ તો સ્વામીનાથ ને પણ હા તો કરી દેશે આલે જોતો દેતાય ઉતરે જામિનાથ ને હા હા તો એજે કરે કે યાર સ્વામીનાથ Swaminath, Swaminath. No, no, no. Is it correct that you are Swaminath? Your Swaminath is correct by, by body. Yes, sir. Not yourself. Your, your, name, your is. name is Swaminath. Name is Swaminath. Not you. Who are <laughs> you then? <laughs> who are you then? It's my name. The one who says my will be different than that. That is your name, not you. Yes, yeah, that's right. Your Swaminath is correct. By relative you find. but who are you you're another human soul no human being who oh, human being to him human being to so, his body, uh, that body that is not that body that human being so. <laughs> where are you no, who are you who said that this is my body this is my hand that fire maya is to so say who are you my name svaminath gadya kali namaru svaminath chhe kon bhogvario pata husen mai who are you who, who says is this is my body my hand my eyes i said that it's mine i can feel my hand i can feel my eyes ekai hu ko so, chu hu hu feel karu chuke aa mara chhe aa mara part chhe who are you yeah સ્વામીનાથ ને ઓનર મને ખબર હતી કે છે કેટલી મદદ લા તક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 ટરી માં કામ કરે છે want to yeah karta hai jab why do you want to know okay iske there is nothing to care about him you know? no no he say it to me money no <laughs> i don't care about him You know, he will make a look. I'm alright. I will protect you, everywhere. Yeah, see, you're worried not. Don't wear. Lada bhaay ha bhaay, pakadabha a khaay. Say ko a na pohthu sali ba? Dada ha agnian paara, kimi se pelle piyara thei? Aki dunia ma. Aro bhai, puixa chae, સાંજ છ તત્વ ભેગા હતા એટલે ભેગા જ હતા એને ધૂટા પાર એક તરફ જાય હા પણ એ અહંકાર ઉભો થઈ ગયો સાયન્ટિફિક ગુણો ઉભા થયા તો આ પાંચ નવકાર મંત્ર છે એનું ટૂંકું કોઈ ને ચિંતા ના મનુષ્ય બાકી જાનવરો ચિંતા ના કરે દેવો ચિંતા ના કરે કોઈ ચિંતા ચિંતા કોઈ કરે બધા પ્રાણી સૃષ્ટિ જે ઉભી થયેલી પ્રાણી સૃષ્ટિ ગુણો થી ઉભી થયેલી કે આકાર આ બધું હા આપડે છે પરબટા એક જ એક જ જાબટા ભાઈ છે એમાં કઈ ભગવાન તો આયા કરવા બેઠા એવા પરબટા ઉભા ઉભા થાય પણ સાથે તરત બધા આવે છે ને ગુણો પણ આવે છે ને બધા દરેક દરેક પ્રાણીઓના જુદા જુદા ગુણો સ્વભાવ હા એ પણ જુદા જુદા કે હોય જુદા જુદા મારા પેલા છે યાર બીજા સંજોગો જેવા માં લે તો તારે ચોર્યાસી લાખીઓની કેમ કે એમ ચોરાસી લાખલ નિયમ છે નિયમ ની બાજ નથી એમાં ચૌદ લાખ યો ની તો ચૌદ લાખ એ તો મનુષ્ય ન જ છે ચોરાસી લાખ માં ચૌદ લાખ તો એની મનુષ્ય મનુષ્વર કે એક જાટા ગોળ દેખાય ને અર્ધ ગોર છે કાપી નાખે તો ઉડી જાય કાપી નાખે તો દેખાતું હોય પાડું પછી જાય નાગરજી કાકા જ્ઞાન પાકવાનો માળા વિચારી શું કરેલા માલા બનાવી કાશકી દાલા સૂત માલા બિચારી ક્યાં કરું વાલા કરો એટલે બાવા આમ ના ફેરવા બીજા ને કશું ટોપ નહીં ફેરવાની લાકડા ની વાળા ફેરવાનું તો મંદી માળા ફેરવું એવું માળા લાકડા મળવા પૂછ મંદી માળા ફેરવું લાકડા ની માળા ફેરવે એકાગ્ર કરવા માટે એકાગ્ર થતો બધી જગ્યા ચીજ થતું અહીંયા આવે ને બોરે ઘણા ગોતા પેલું થાય નહીં જગ્યાએ એક થઈ ગયું છે મને દાડું ખેંચીએ બંધ થઈ જાય આ તો જ્યાં સુધી મુક્ત હોય ત્યાં સુધી પોતાનું સ્વરૂપ પર સુખ આવે તો મસ્તી માં નહી કરવું જોઈએ આ તો સુખ લે છે તો પુત્ર સુખ લે જે ભાઈ પૂછે છે આપડે વિશ્વાસ હોય કે ના હોય પણ આપણે ચાન્સ લઈએ માં જે જિંદગી છે એમાં માણસે ચાન્સ લેવાના હોય છે કઈક કરવું હોય તો એને ચાન્સ લેવાના હોય છે ના હોય પણ એને એમાં આપી જાત ની ખબર નહીં કોણ લેવાયગા ભગવાન દાદા ભગવાન કૃપા ખાદી દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન કૃપા કરો કૃપા કરો પંચા ઘાટાયા કોબીજ બસ કુક નહીં હતો ને કોબીજુ બીજું છે નથી ખાતો દાદા બંધ કદી ખાતા બંધ કરોડ દે કદી કદી ખાતા છોડે અભિ ના પહેલા ખાતો તો હવે નથી ખાતો દાદા ભગવાન કી કૃપા ઉતરી અમે ગુરુપા પૂર્ણિમા મુંબઈ આવેલા ને ચાલો ગયા વર્ષે તમે આવેલા ને બુદ્ધિ દાદા વખત એવો આવવાનો છે કે અમારા લોકો અમારા લોકોના જે ઘરો છે અમે એવું ધાર્યું છે એ કરવા બધા હા બધું જૂથ કરવાના છે ભેદભાવ નથી ભેદભાવ ના દરેક પોતાનો ઘોડો બગડ્યો હતો આમાં ઘર માટે જ કહેકરાઈ દોડા ત્યાં કોઈ દોડા ફરતા હોય તો આવું ત્યાં જાય ને બુ ને થોડું છે એ ફોન કરેલો આવું જ્ઞાન પણ લીધેલું ને દાદા આ કર્મ ના આવરણો તો એવા છે ખબર દેખાય આપણને હવે આ કર્મ આવરણો દેખાય આપણને ભગવાન સ્વદેહો થાય ના લાગે શુક્રો કે શુક્રવારે શુક્રવારે છે ત્યાં બધું હોય બોલું પૈસા તું આપણે રહ્યા વાપર્યું એટલું વાપરું અમે શ્વા વાપર્યો ચિંતાઓનું બાજુ કહીએ કાલે માણસે નઈ તમે રંગ દૂધ બાળ દૂત મહારાજ એ બધા જોયેલા એ ચિંતા ઉપાડી નાખે એ તો ગાક બોલે તારે ખબર પડે એ તો ગાક બોલે ગાક વળે માર મારે તો ફેન ના મળે ચિંતા ના કરે મગર નો ગારો બળો તો ફેર ના ચિંતા ઉપાધિ બંધ કરવા રસ્તા હોય છે ચિંતા બંધ થાય દબાણ બંધ કરવી હતી કેવું કોઈ ઘણા સાંભળ્યું ચિંતા બંધાય છે એવું સાંભળ્યું બાવા ને બંધ થઈ લે ને કારણ કે એકતા છે કાલ ની ચિંતા ના કરે દેશ થી જુદો રે અને સંસાર ચલાવે પાસે છોડીઓ પહેરાવે છોકરા પહેરાવે બધું જ કરે એ લોકિક ધર્મ છે શું છે લૌકિક લોકો માનેલો ધર્મ એમાં સત્યતા કશું ના ફાય શું કહ્યું લોકિક ધર્મ લોકોએ જે માનેલો છે એ કર્યા કરે શું કહ્યું ધર્મ તો એનું નામ કહેવાય ચિંતા ઉપાધિ સર્વે સ્વતંત્ર થવાય શું આ તો બધું ગોટાળો બધો કલ્પિત કલ્પિત બધું કહ્યું ને આ બધા ધર્મો હોય એકલું નહીં ઇતિહાસ એકલું નઈ હા બધા હિન્દુસ્તાનમાં ધર્મ તો એમ નામ કે આપણા હરકત ના કરે ભગવાન પણ હરકત ના કરે એવું ચોખ્ખું હોય હા આમ ધન કેમ કહેવાય ઘેર જાય ને બધું પાછું પડ્યા જ કરે કકડાટ કર્યા જ કરે ભલે ધન કેર કહેવાય લોકો રામ મોહનસિ પામી હા આ પામી તે ધન કહેવાય તમે લોકિ